લોધિયા છે અને લોધિયા ભાગીદારી નહીં રાખે ખોટ તમને કહેતા આપડે પણ એને કઈક આકાર લઈ લો આપડે લોગુ નહી કરવાનું તારે આ કોના હારું ગાય છે દાદા હવે તો હવે તો એ બધા રસ્તા નીકળ્યા છે કે લોકો પાંચ લાખ રૂપિયા કમાતા હોય ને તો એ ઘણા માણસો કરે છે આ સરકાર એમ પકડી શકતી નથી સીધા માણસ ની ઉપર ફર્યા કરે હા શું રીતે કરી શકાય સીધા માણસ પર ફર્યા કરે વાંડ તો પકડી શકતી જ નહીં ને કાયદામાં રહીને પણ કરી શકાય કાયદામાં રહીને પણ કરી શકાય છે નોકરીયાત લોકો છે એ લોકો સીધા કપાઈ છે કપાઈ એના પર વધારે છે મે મને કે ઠીક દાદાજી નેકરા ગાડી કંપની આપી કે કંપની પગાર વધારવાનું કહીતી તે ના ના પડી ને ગાડીમાં ક્યાં જો બરાબર દાદા માર વધાર કપાઈ જાય છો ઉટા ભાઈ ઉટા ઉટા હોય જાય હા ઉટા હોય થાય કેને 5000 હોય આ 5000 હોય એટલે 6000 હોય એનો 5000 કમાતો એના 6000 કપાય આ એટલે ઉલટું હાથમાં ઓછું આવે બુધી કે બધી ક્યાં હા હા બહુ બહુ કરેલા જા દે તો દાદા ભગવાન નંદેતા લાગે મારા દુલોમાં કોવો થયું ટકા ઉદ્ધન ના आवाज માં પણ અમુક ફાયદો વધું વાત તો એ બરાબર છે લોકમેન લોકને સંટેનમેન્ટ લાગે અરે અરે સાવ દે તું ત્યારે કેવું આવો કોઈ કેતું એ માર બોલ પડી પ્રક્ષિદ चलता है और खुद को भी जानता है क्या है दोनों, खुदा है, दोनों सौपा हो गया है वो सब कुछ कर सकता है तो हाँ जरा समझा नहीं हाँ हिंदी आपका वाणी मैं हिंदी जो पुस्तक है न दादा नी वाणी के प्रकृति को भी जानता है प्रकृति के आधार से भी चलता है से भी चलता है प्रकृति ने जाने से प्रकृति ने आधार काले खुद को भी जानता है खुद के आधार से भी चलता है, है। दोनों है। आए, खुदा है अरे खुदा एक शब्द जरा समझा दो न थी जुदा के खुदा जुदा है खुदा पुझा? ए, जरा जुदा जुदा पीछे दोनों सॉपर प्रकाशक हो गया बोपर प्रकाशक हो गया આનો ભાગ તો ડાનો ભાગ તો એટલે પર પ્રકાર જ છે આંદરનો ભાગ સબ પ્રકાર છે સબ પર પ્રકાર એવું લખ્યું નહોતું એટલે આ ખોટું છે ને આ કોઈ વાક્ય ખોટું છે બસ એટલે એક જાણું તો કે ખોટું લખ્યું તો પણ પૂછી લીધું મને લાગ્યું છે આમાં ના આ આ એક સત્સંગ નીકળે એના પણ સાંભળેલું ગમે તે ખોટી સિદ્ધ થાય એટલે એને કઈ ખાસો સમજાવ્યું નહી કઈ પણ शक्ति <सा> દિવા જેવી આ તો બધી ગાય ને પ્રકૃતિ ગયા બુદ્ધિ જરૂર અહંકાર તો અનુભવ અહંકાર મુક્તિ વાયુ એટલે બુદ્ધિ થી બધી સમજી જાય જે હોયું છું એટલે પ્રકૃતિ અમુક બધી અહંકાર ના થાય જોશે બીજું વાય કુ હતું जाने आधारे खुद को जानता है और खुद के आधार से चलता है खुद से। खुद खुद को है है? चलाता के जाने से आधार ચાલવાની પાછા એ વ્યાપે વ્યાપે લાઈટ એના પછી મૂળ આત્મા નો સ્વભાવ છે તે જ મૂળ આત્મા બીજું એક એમાં એક વાક્ય આવે છે ઈચ્છાશક્તિ क्रिया शक्ति ज्ञान शक्ति ते भगवानी भगवान नहीं त्रणे भगवान, भगवान तो विज्ञान शक्ति है खाली तो, तो ज्ञान शक्ति भगवान मई इच्छा शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति ये तय भगवान नहीं। भगवान तो खाली विज्ञान शक्ति है ए, हिंदी मा हिंदी मा तो ज्ञान शक्ति बुद्धिशक्ति ज्ञान शक्ति बुद्धिशक्ति करव पड़े કરવું પડે કેવું વિજ્ઞાન શક્તિ માં કેવું હોય જ્ઞાન શક્તિ માં કીધું ને કરવું પડે કરવું પડે રાત્રો લખેલું પડે વિજ્ઞાન વિજ્ઞાન શક્તિ અન્ય થયા કરે એ શક્તિ જ કામ થયા કરે અને આ રાત્રો જે જ્ઞાનશક્તિ છે જ્ઞાન આપડે કરવું જ્ઞાન છે એવું લાગે ખુને તમારે બપોર ક્યારે પડે છે રાત ક્યારે પડે છે કેવી પદાર્થ નથી કામ કર્યા કરે છે આ કામ કરે આ ભીત કહી શકે એમને લાઈટ મોકલ આમાં પ્રકાર તો બહાર જાય છે આસપાસ જશે ને देह तोड़ोड़े नही विज्ञान शक्ति का प्रकाश बहार गयो देह बाहर निकले निकले पे प्रकाश करे अरे बता बदी जगह प्रकाश करे જાણી લાવે છે શું પ્રકાશ જાએ છીએ જોઈને આપીએ છીએ પ્રકાશ નો પ્રકાશ આ પોતાના એટલે બહાર નીકળીને જાય એનો હિસાબ નથી દેહ ની બહાર નહીં આખા બ્રહ્માંડ માં ભાઈ રહ્યા કયા સ્વરૂપે જાય પ્રકાશ કયા સ્વરૂપે જાય છે પ્રકાશ સારું બાદ ના હોય એના પોતાના સારું પોતાનું સ્વરૂપ એનું નામ સ્વરૂપ એટલે પોતાનું ઉપયોગ સ્વરૂપે કે પર્યાય સ્વરૂપે એવું કઈ ઉપયોગ સ્વરૂપે જાય ઉપયોગ પછી ભરે જ નહીં સામાજિક માટે વાત નીકળી હતી અમદાવાદ માં એટલે આત્મા પ્રકાશ સ્વરૂપે છે પ્રકાશક સ્વરૂપે છે અને પૂતગલ એ રૂપી સ્વરૂપે છે એ આનામાં પ્રકાશમાન થાય છે બે જ વસ્તુ છે ભૂદગલ આત્મામાં પ્રકાશમાન થાય છે અને આત્મા પ્રકાશક સ્વભાવ વાળો છે પણ જેને ઈચ્છા છે જોવાની એ આ બધું જુએ છે આજુબાજુ કનેક્શન હોય તારી છે શું છે જેમ અરી પ્રતિબિન એવી રીતના આત્મા નું પણ આપે વર્ણન કરેલું કે એને કદાચ જવું નથી પડતું એના અરિતાવું ના પડે દવાની મહેનત કહેત પાણી છે બધા ગોળ પડી જાય છે પ્રયો નથી આપણું સ્વરૂપ જ આત્મા છે અને એ આત્મા નું સ્વરૂપ કેવું છે આત્મા નું કહીએ છીએ આવે આત્મા એવું કઈ ચાળો નથી જાડો નથી એમ જે છે એ દીધું પછી એક દાદા છોડીને લઈને આવ્યો દાદાજી અમારું લગ્ન થાય વિધિ કરી શું કરે શું કર્યું એટલે હું પૈલું કઈ ગયું કેદાર પૈડ ચઢેલું હોય આપડે બદલા થઈ જાય અને બેડ એટલે પડ્યો મારે વાતો નથી ચકડા માર શું આવતું હોય તમારું પહેલા ના કઈ ગયા એટલે તમે કહેતું થયેલો ભણે ધડી ક્યાંથી પૂજા હોય આ, દેવું જેવું ના મળે એટલે સારું હોય તો પેડું તમારે એવું નઈ ના ગમે તને સારું હોય તો પેઢી નહી છૂટવાનું વિજ્ઞાન શીખવાનું છે કાયમ ની મુક્તિ મળે એવી આરાધના અહીં વાગી હતી બહુ ગંદી ગયા બહુ પાકા થઈ ગયા હતા ब्रह्मचर्य विषय नु तो खरू ये बाजू <laughs> तो जवा देवा कई दोष थता है ત્યાંથી એ ભૂલે છું કેજબૂત કરી લેવાનું દોષ ચાલે રાજ નથી તમારા દિવા ને તમારા બે કેવી નથી તૈયાર થઈ કારણ તમને કોઈ હરકત કરનારું નહી પણ આમાં રહેવું છે આ જ્ઞાન માં આજ્ઞામાં આ સાયન્સ માં રહેવા જોખમો કેવા કેવા જોખમ માં આવેલા હજુ અમને અમને જોખમો કીધા કે જોખમ માં આવે એવું છે તો કેવા જોખમ દસ મહિનો રસ્તો બાકી રહ્યો તમારે બાકી છે સત્સંગમાં પડી રહે તો ચાલે સત્સંગમાં પહેર્યા નહી તો ચાલ વાતો ભીડામાં રહેવું પડે ભીડો ભીડો ભીડ વાગે સુટવું હોય ના છૂટાય રમેશભાઈ કેમ નો રાગા છે રાગે પડે રમેશભાઈ કેવું ના પડ્યું કેમ કે મારે બહેનો કે આજુ આપવા રોકડ એક વાર કેવું છે 31183 સવારે કિમંતા 30 જલમારે પ્રયાસ નહીં ગયો luậnન મિત્ર ના પોતા પર આ યહ સગા એ પોતા બંધ છે જીતો પરની એ ખબર પડે આ ઉઘરું બંદર પોતા પરની જે હોય છે પરમાત્મા નથી ગુજરાત માં તો પરમાત્મા નું યાદ માં આવેલું કારણ છે એમને થઈને એટલે ગુજરાત માં આપડે દહીં વધી હોય દહી વધારે મકાન કાઢ્યું હોય અને મકાન કાઢ્યું મગન નાખી પછી ફરી વગાડીએ આપડે તો મગન ને સા એકાકાર થાય એકાકાર ના થાય એકાકાર થાય તો હજુ વાત તો બઉ હજી પણ સમજવા મુશ્કેલ બધા લોકોને સમજાય એવું વસ્તુ ના આપે એ તો અહીંયા આ સમજાય આખા સૂત્રો છે તો આ તો સૂત્ર કેવાય સૂત્ર નહીં એટલે બીજા ને સૂત્રો કેવાય લોકો ઉદો કરી ના મારી ભાઈ જતું રહે પણ આ સંજોગ મળી ગયા આપડે આ ક્રવિજ્ઞાન ખીલશે માહિત નાખતા ચિમ્બઈ સોને ચાર રોડ મુ ને હરિન્સ જ લોક તો ભૂલી જાય ને સીધે માર્યું છે બસ ને જેમ જો સ્વભાવ થોડું પણ ભગવાન તો જોઈ દે કે ભાઈ હું આવે આ ખેતરમાં ઓરવા જઉં છું ખેતરમાં અનાજ નાખું છું અને વરસાદ ના આવે તો ખેતીવાડી કરે ભાઈ અનાજ નાખ્યા નાખ્યા આવે પણ પાક નહી એ શું કહે બિચારું એટલે ફર ની જો આશા આવે કે કરાવે તો કે તને દુઃખ પડશે અને આશા રાખવી હોય તો વેપારી ચાલીસ હજાર મળ્યા એટલે આપણે સાણ ત્રીસ હજાર વધારા મળ્યા અને લાખની આશા પહોંચશે તો સાત હજાર ઘટ જશે લાખની લિમિટ પહોંચશે આપણને હરકત ના કરે અને કામ ચાલે ભગવાન લખેલું કે ભર ની આચાર રાખ્યા વગર કામ કરે એમ માનો ને કોઈ માણસ માં બેસી ગયો મારા ફ્રેન્ડે વસે ગયો છે ફળ ની આચાર રાખી આ લોકો જુદું સમજ્યા લોકો જુદું સમજ્યા કે નોકરી કરું તો પગાર ની આચાર કર્યું છે બધાની આશા નોકરી કરે એ હોતો જ્ઞાનીઓ માટે વાત છે કે તમે હા કોઈ પણ સંસારી ભાવના ભાઈ આશા રાખો નહીં કામ કરે શું કરશે નીજા પદ માં લાયા પણ બીજા પદ માં એનો અર્થ થઈ છે કેમ છે ચાર ગણો લાભ થયો દસ ના ચાલીસ ચાલીસ મળ્યા અહીંયા આનંદ આનંદ થાય અને જે એટલે એની સામે તેનું સામે તેનો ઉપાય છે ત્યાગી ને ભોગવે પણ જે બધું વતરાય છે ત્યાર પછી ભોગવે તમે ત્યાગી ને ભોગવો છો આ પેલા ત્યાગી ને ભોગવે છે સાડા પાડ વતરાયું આ ત્યાગી મન ત્યા બીજી વાતચીત કરો કઈ બધું હવે ખુલાસા કરો બધા મારી ના કુલાઠા બધા કરો ખાકના કરો બધા કુલાઠા કરી લો જિમા તી જો કહો છે કે યદા યદા ધર્મસ્ય ગ્લાનીર્ભવતિ ભારત તો કે કડી પ્રાણાય સાધુરામ વિનાશાયે તો કોઈ પ્રાણાય સાધના વિનાશાય તુસન એ કે નોક કહો છે ગીતામાં કોઈ માઉસ કે એટલીસ સંતો ની પરંપરા નો દેશ છે આપડા લાલ ઢો ગેર છોકરો થાય એના કરે બાકી સંત ફેરફાર ના કરતો સંત જ નહી બાકી દાદા ઘડી વા આવે સંતો પાક છે હજુ આ કાળમાં હવે સંતો પાક એનું નામ કહેવાય કે પોતાના માટે જીતા હોય એમ નમસંત પછી અહંકારી વચ્ચે નથી આપડે કહે બાપજી બાપજી કહે કારણ તો બીજું કોઈ જીજની જરૂર ના હોય બાપજી કહે અને રૂપિયા ની જરૂર હોય સ્ત્રીઓ ની જરૂર હોય તે પ્રપંચી લોકો માટે આવ્યા હોય કે સ્ત્રીઓ માટે આવ્યા હોય પ્રપંચી લોકો જે સંત કહેવાય ભગવાન ચાર પ્રમાણ થી અને આ મૂર્તિ બે પ્રમાણ થી નામ અને સ્થાપના બે પ્રમાણ થી અને ચાર પ્રમાણ થી ભગવાન કહેવાય નામ ભાવે ભગવાન અને આખા મૂર્તિ એ સ્થાપના કેવાય સ્થાપના થી શું ફાયદો થાય નામ સાથે હોવાથી એમના ગુણો સ્વાભાવી આવે શું થાય મારીને કીલા લાગ્યા હતા આપણે ફોટો જોવા માં જ આપણને પરિણામ બદલી જાય ના બદલે એ રીતે આનાથી પરિણામ બદલાય છે જો એટલે હિન્દુસ્તાન ની તો મોટા મોટું સાયન્સ છે પ્રાંતિ લોકો માટે ના રાખવું જોઈએ ના દે તો પેલા લોકો ભ્રાંતિ લોકો ના દેવા પેલા જતા એટલે હું દેખાવ માટે બહાર ના દેવા બધું દેવા લોકોના અને બીજું શું આ શેર શેર મંદિરો સારી વસ્તુ છે નહિ તો આપડા લોકો ને બે મહિલ સુધી ચાલે ભગવાન યાદા ભગવાન આપડે બધા મોહ બે મહિલ ભગવાન યાદ જ ના આવે ત્યાગી વસ્તુ ભગવાન ત્યાગ કરવાનો બોઝ પડ્યો નથી ભગવાન ત્યાગ ત્યાગ કરવું ભગવાન મૂર્ષાનો ત્યાગ કરવાનો આ લોકો વસ્તુ ત્યાગ કરે છે શું કરે છે મૂઠા હોય છે નઈ અને વસ્તુ ત્યાગ કરે મૂર્છા એટલે શું આવું કપડા વપડા પહેરું રસ્તા કાઢી લેતા એનો એનું પરિણામ બદલાય નહિ અને કોઈ મૂર્તા નથી એટલું કાઢી લે તો પરિણામ બદલાય નહિ એ પૂછા નથી રૂપિયા તમે હા પીને પાંચ લાખ રૂપિયા હોય પણ રસ્તામાં નહીં રહે તું આવતા જાય એમના મૂર્છા નથી ગુફા જાય ગુફા જાય મૂર્છા છે ના કહે ત્યાગ કરો વસ્તુ ત્યાગ તો થાય કે ના કોણ થાય ત્યાગ મૂછા ના ત્યાગ માં પરિણામ જ છે તે આશક્તિ આશક્તિ એની પર રસ રોટી ખાધી આશક્તિ કોણ ના કીવાય છે રસ રોટી ખાધી હશે હો બઉ સરસ છે ફરી પણ ભરાયું એ આશક્તિ કીધે ખા ને કીધા આસક્તિ ના હોય ક્યાં હોય તો વાંધો ને આસક્તિ માં ઘણો થાય તો હોય બધા ને વાંધો નહીં ઈચ્છા ને આસક્તિ માં ઈચ્છા તો ઈચ્છા એટલે અને ત્યાગાર્જ છે વધારે સમજાવે છે જેમ કરુણા એ ખનો ખ્યાલ આપે છે દયા એ ખ્યાલ નથી